આંખમાં પાણી આવે તો એના એના જે ભાવ છે ગાંધી વ્યક્તિ ના જે ભાવ છે રડવાના એ પોતાને જયારે ટચ થાય ત્યારે જ પાણી આવે એટલે એટલું કઈક રિલેશન રહ્યું એવું ભેદ જ હોય બે એટલે ભેજ સામસામે બીજા ના રસ્તા હોય બીજા રસ્તા હોય તે કરીએ એની મેળે જ હાથમાં આવી જાય આવે સ્વાઈ ગયા સ્વાભાવિક સ્વાભાવિક આવે છે દોલશે ને એવું લેવા દેવા બેટ તેની પાસે આવ્યું આત્મા લેવા દે આત્મા લેવા દેવાની પછી વાત જ ક્યાં રહી હોય આત્મા નો ભેદ થાય આત્મા નો ભેદ પડે છે પછી એનું પૂછવાની જરૂર જ નથી ભેદ હોતો જ નથી દેહ માં દેશ ભેદ તો સારું શું છે ત્યારે મત ભાઈ ને દુનિયા છે મજબૂત મન ને કોઈ છે એવું તો મારે તારે સૂત્રમા રડુ રડું થાય વારું છું વારું છું ભૂલ થાય રડુ માસ ના આવતો એને ના આવી બે નો ભાઈ મારે શું કે મારે છે આપડે જન્જા ને તો મારે શેવ કેવાય છે આ તો જનરલ વાત છે દાદા કોઈ પણ સાથે કોઈ ની પણ મારે શું કર્યું એટલે પછી મારું પોતાનું પાછું સ્વતંત્ર થયું ને ભેગ પડે ને ગુનો છે પણ સંબંધ માં ગુના છે એ કઈ પ્રકાર નો કહેવાય તો પેપર જ નહી પછી ભૂલ ક્યાં રહી પેપર ક્યાં રહે ભૂલ તો પેપર મારા પેપર નથી પેપર હોય તો ભૂલ કઈ કહે મારા શિવ બોલ આથી પેપર જ નથી પેપર જો આંતે એમાં એમાંથી પાછું ફરવું હોય તો શું કરી દેશે હમ એમાંથી પાછું ફરવું હોય તો કેવી રીતે કરી શકાય એમાંથી મારે શું એવું જ મેં બંધાઈ ગયું છે એ તો સેલે ડિગ્રી કહેવાય મારે છે એને પાછું ફરવું હોય તો પાછું રસ્તે ઘેર હશે ઉતારે આતે રસ્તે પર પાછું જઈકરો એટલે કેવી રીતે કરવાનું બસ પ્રતિ કરો કરી કરી મારે બોલે માટે ભગાય બુદ્ધિ શું ના ભગાય મારે શું અને આ જે એ બોલે છે ને એ બુદ્ધિ અને એની સાહજીક બોલે છે બગડી જ ગયેલું જ નહીં એટલે બુદ્ધિ વાપરવી નહીં પડતી એમને અબુદ્ધિ એ બોલે છે અબુદ્ધિપૂર્વક બુદ્ધિપૂર્વક બોલે તો એવું ના બોલે અબુદ્ધિપૂર્વક એમને સાહજીક આવડું જ જાય મારે શું કે બુદ્ધિપૂર્વક નહીં ને મોટો ગુનો બારે શું તો શ્રદ્ધા હોય પોતાનું કલ્યાણ કરવા જતા એ મારે શું બોલે છે એને ઘેરે ના બોલાય બારે બોલાય એ સત્સંગમાં ના બોલાય મારે શું પછી એ અંગાજ આવ્યા નઈ અંગાજ નિબી થઈ ગયો મારે પાછા ફરવાના રસ્તા જે ભૂલ આમ રીતે નીકળવાનું આમ રીણ તો આમ નીકળવાનું જે રસ્તે તમે આવ્યા હોય તે રસ્તે નીકળવા દો અત્યારે મને શું ખબર પડે તું કઈ રસ્તે ગયો નથી અને છપાઈ ગયેલું છે બંધાઈ ગયું છે પોતાને ખબર નતી એટલે કઈ રીતે બંધાયું છે કયા રસ્તે પોતે છે એ પણ પોતાને ખબર ના હોય ના ખબર જ ભાઈ એનું કીધું છે એનું તો હાથ આવું કેવું ભાઈ રસ્તો બધો કઈ રસ્તે રસ્તે નિક બઉ જોખમ એ પેપર જ ખોટું આખું હંડ્રેડ ખરાસ થઈ જાય માર મારે બા ખરાશ થઈ ગયા કોઈ દરે ના બોલે મારે સૂત્ર માં છે દાદા મારે શું કે છે એ ભગવાન નો ગુનેગાર એ કુદરત છે આ કોઈ ગુનેગાર છે વાચા દેવું ને પછી ભૂલતા રહી ભૂલ ક્યારે આ પેપર જોવા જેવું હોય તો એનું જુદું છે શું કરાવે તો સુધારવાનું છે બદલ્યા છે એટલે કઈ લાઈન પર રહેલી લાઇન તો ખોટી જતી એવું બીજી રેલવે લાઈન ના ચાલી પેલા બરફ નો ચલાય સહી ના થાય પણ મિત્રમાની પણ નિર્માની પણ અહંકાર નિર્માની પણ નો અહંકાર છે કે મારેશું એટલે કોઈ નઈ અમકું ક્યાં હમક પબ્લિક ને ચડે ગયા હોય એક વાતો જીશ ની આત્મા નિશ્ચય સહી નિહ નિશ્ચય બિલકુલ ના થઈ ગયો પછી પથરસ થઈ ગયું મારે શું બોલાય મારે શું અથવા કરતો હતો એ ખબર પડી ત્યારથી પછી ગયું બહુ ફરક પડી ગયો તોડ્યું ને એટલે એ ખબર પડી ને આ તો ખોટું છે મારે શું આપેલી વણી બુદ્ધિ ની વાત કરી ને મેં તો એક વાત કહ્યું આપડે ઘણા વખત પેલા ત્યારથી ખબર પડી કે આ વસ્તુ ભાઈ છે અને એની પાછળ પછી પ્રતિકમણો થયા हूँ जो कहना समझ गए तो समझा कई सुधी कहू સત્યને હવે શું લાવશે નહીં સત્યને આઈટી લેજેસ 33 125 સત્યનો નવો મુખ્ય નહી એવું નવો તેજને બચશે કે મારેને સફાર પરાયર પડે નદી માડી શક્તિને કોગાઈ ઉઠે કરી શક્તિ ને ઈ બજે સ્વતંત્ર પાયો નાખવાની કામના એ બધું ગમે તો હવે પણ શ્રીમદ રાજચંદ્ર પણ થોડું વાંચવામાં આવેલું છે પછી આપડે વારંવાર પ્રસંગે પ્રસંગે એ બન્યું ને જાગૃતિ પહેલી વખત વાત નીકળી હતી ને તે દે પણ હજુ તો માર્ગ બઉ જુદી જત નો છે અને કેટલી જગા એ છે તે આમ લોભા ભણવા જગ્યાઓ આવે જોઈ ના હોય ભગવાન દાદા ભગવાન જો ખબર દાદા નો તો તૈયાર રાજમે કે પછી પાયા નવા ખોદ એક વાત નીકળી હતી एट श्रीमद राजचंद्र पत्र में है कुंड हेमचंद्राचार्य आचार्य बहुत सरस बात है पाया हेमचंद्राचार्यता करजानंद स्वामी एम पी थमनी वैला पंथ स्थापना हेमचंद्राचार्य तो विदरागों की आज्ञा में रही वितराग मार्ग ने प्रवर्ता भावना मार्ग उभो करवर्ताकुंडाचार्य आनंदगंजी हेमचंद्राचार्य ए बदात उल्लेख मुके से पुता नहीं करू पंथ नवो विरागो ने मार्ग ने, ने जुष्टि आपी है આજના જીવો લાલતા નહીં લોકો જાણતા દુકાન બહુ વખત ચેપેલું છે ઘણા પત્રો માં શ્રીમદ રાજચંદ્ર ચેપેલા છે પોતાની દુકાન ગયા મજા આવે ખરે ખરી ગયા પછી પરિણામ ગલિયા એનું પરિણામ પછી પરિણામ આવે પછી ના પાડી લોકો ને પૂજા ની કામના શું ભયંકર એના જેવો કોઈ રોગ નથી મોટા મોટો હોય પૂજા ની કામના છે એને પૂજ્ય કરાવે છે બધા બહુ લઈને બેઠા એ ઈચ્છા થાય તો ભયંકર પૂર નો શું થાય ઈચ્છા થાય ભયંકર બાધક હોય આ મોટા મોટું છે મોક્ષે જવું હોય અને આ પૂજાવાનું બે પરસ્પર વિરુદ્ધ સ્વભાવના છે કઈ પણ ઉભું થાય ને ત્યારે પેલા દાદા એટલે આવતીકાલે ઉભું થવાનું હોય તો આજે દાદા એ કઈ રીતે સારી જગ્યા પર નકારો થાય થાય અને વાગેલો વાગે નઈ બઉ નીચે ના ઉતરી ફર છે રહી નથી અત્યારે કુદરતી રીતે એકદમ શરૂ થઈ ગયું તે નથી રહી શું સંજોગો બંધ કરતી જાય છે ને એક વાક નીકળી સો ઉપયોગ ચુક્યા એ બધા ઉપર ચાલે જ કરતો હોય અને બીજું આમાં ડિવિઝન પડ્યું હોય ને કામ बीजू का है आखकाज ना बढ़ु काम है आज आप काम ये बहुत मोटो भाग पर आई जाए दबाण हो जात कामकाज सतत चालू होती बीजो कई व्यवहार एवं गुजरे आम जागृति वस्तु चल रहा है जेम कई पार ना व्यवहार मुक्त हो खरी आजे दर्शन जो खीले नूज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 आ, आ, आमा जे जे जे दर्शन तो हाजर राखी उपयोग रहे जोखम ना पर सर नहीं सर तो सर है कशु तो पर जाए। जे था है कशु धारों चुक्या हो इना खबर पड़े कई भूल थी आधार पॉल्यूशन आ जाए भूल से थी कई तरह पिणाम ने स्थिर राखी साथन साथ बनू साथ बनू सी भूल रही सी भूल रही क्या चुप्याम करता करता जड़ी जाए कई आदि पड़ी हो खुले थी जाए દેખાયા નથી બધા બધા એકતા ના ના ના ન. દેખાય તમે બધા તમારે બધા વેલી ને માફી ગયું ત્યાં થર્મિટ મૂકીને માફી દયું કઈ ભૂલ છે લાગે કેટલી પૂરેપૂરી ભૂલ સુધી ના મળે મનુષ્ય સાધાર ભાવ ના હોય ના હોય બીજી લાઈન પર ચાલુ નહી આવતો ને ખોટું નીકળ્યું ગમતું આવે નાઈ ગમતું આવે આજ રીતે બોલા ચાર પાડે તો ગમતું આવે ના સાચી વાત છે તારી ગઈ છે ખાતા સાથી ખુશી કરવું નાખી સુધી કરવું બધું નાખુ એમ થાય કે આ બધી ઉપાધિ એવું આ શું બધી ઉપાધિ એવું થાય કાય ગરબર છે આપડે મજા કીધું કોનું છે બધા બધા <scale entirely park Sai> <laughs> <necessary> કોઈ કામ થતું થતું નથી એકસો ચાર ટકા ના ના પોતા ને બીજા બહાર બહાર ના બહાર નો કોઈ નહીં કોઈ નો નહીં પણ થાય પછી જ્ઞાન બધું સારું કઉ પછી વ્યવસ્થિત નથી એવું વ્યવસ્થિત નથી બે દિવસ થી નથી દેખાતો બદલી કાઢી બે દવા થયા પેલા રેતું નથી ના થઈ રહી છે મારા જરૂર કેવી યાદ રાખે દાદા ને બધા ભૂલો છે અને લોકોની આશા પૂરી થઈ જઈએ ના થઈ જાય થવી જોઈએ સારી વાત કરી સૌથી વધુ પોતે હોય ને એવું ના થાય પોતે ધાર્યું હોય એવું ના થાય એટલે બે તારી આપવાની પૂજા એનો દ્રષ્ટિ ધારણ થઈ જશે બે દર ખબર ના પડે કોઈ પણ સ્થિતિમાં જગત નિર્દેશ છે કાંઈ જ્ઞાન દાદાનું પૂરું છે અને દોષ એ જ છે કાંઈ તો જ્ઞાન ની બાજ તો કરે જ છે બસ ભાઈ ભરો તો કરે જ છે ભરો તો કરે છે આવ ભરો કરે ઉલટું ઉલટું દેખાડવાનો પ્રયત્ન તો કરે પ્રયત્ન તો કરે કરે તેમાં આપડે શું ને આપડે કશું છે તું દગો એવો નથી ને લાત જાય ને હશે ડગે નઈ એને જઈને કે ડગી જાય બમણા કેમ આજે <tos> બેસવા આ રીતે બેસો છો એકલો નહી બધા તો એક વાર એક વાર આપડે માથે તમારી એક વાર આવી રીતે મરદુ કેવા મદુ કે કોક શું તમે દરિયા નાખો ઘડું દેખાય એ વાત તો કરું બરાબર છે બધું ક્યારે જાય દાદા આપડે જાય ક્યારે હવે બધું ખોટું છે સમજે ત્યાર પછી રહ્યા કર્યા સાચું છે તેની ઉપર કયા વ્યાસ બઉ કેવું છે એ બચી શું કેટું છે કેવું છે કહીએ આપડામાં ત્રાસ એવું સરસ તો કઈ જોવાનું કહ્યું તું મને ગમતો નહીં મને હેસ કરે સરસ વ્યવસ્થા હોય સરસ નથી જોયું હતાશ નથી ક્યારે જોયે કોઈ વાર એવું લાગે ને કોઈ વાર બધું લાગે કે આ સારી વસ્તુ છે તો હોય એમ એવું આપડે બઉ જરૂર નથી બીજું પછી પેલા જે વાતો કરે અમુક વખતે અમુક વખતે એવું થાય કે આ લોકો આવું કેમ કરે છે આ લોકો હું શા માટે કરે છે એવું થાય આમ આ લોકો હું શા માટે કરતા હશે એવું થાય શું કરતા એટલે તારા પછી વેપાર હારતા ધ્યાન રાખેલું કઈ તમે તમારા બધું સારું હતું બધું સારું જ હતું એ કઈ કામ ના લાગેલા હાલ હતો એવું સારું લાગે ખરું એવું સારું હતું જોઈ શકીએ જોઈ નહીં ગુરુ થયા ક્યાં પાલ ગયા ગુરુ કરે ક્યાં પાલ થાય તમારે ગ્રહણ કરવા જેવા બધા હોય છે બધા ગ્રહણ કરવા જેવા જ હોય છે બરાબર છે ને પછી યાદ નથી આવ્યા આપેલું